આનંદમાં જીવ ના છે ગુપી આનંદ મા ના છે નંદ ઘેરા કે તું ખાવા કે નોપકન્યા મુદાર પિતો હવસો ગોવિંદો ગૃહે ગૃહે ગોપવું કદમ સરવે મિલમાં સમવાક્ય પુણ્યા નામા પઠંતિ હોય દામો દરમ સુખ શયાના નિપી માષ્ણો પ્રવદાંતી મરત તેન્મયતા વ્રજ ગોવિંદ મોધર માય સદસુર નામાન્ય મનોહર સતાશન ગોવિંદોધા દમે દુઃખાવેહાવદમેવજા ગોવિંદ નામો દરમ શ્રીકૃષ્ણ રાધાવભો પુત્ર ને પામૃત નૃત ગોવિંદો ધરમાધુરાપ્રિ ્યંધ પરમદ આ વો નધુરા ગોવિંદો યાચે મમ દે સમાગતે ગણ વાવ્યમ મધુરા શુભ્યા ગોવિંદ ગામ ંદસ્યો વ્રજસવૃદ્ધિમા હરેર્નિવાસાત્મગુણ રમા ક્રિડમભૂન શ્રી કૃષ્ણ પરમાનંદ નું સ્વરૂપ છે નિરાકાર આનંદ તેજ નરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ निराकार परमात्मा कोई दया निराकार परमात्मा कोई पूजा करी करके नहीं निराकार परमात्मा अंदर बहार होवा जीव दुखी है પરમાત્મા જ્યારે સાકાર બને છે ત્યારે એમને દયા આવે છે સાકાર પરમાત્મા કૃપા કરે છે साकार परमात्मा मानव ने पाप करता अटकवे श्री कृष्ण आनंदमय ભગવાન ના શ્રીઅંગમાં કેવલ આનંદ જે રમકડું છે એ રમકડામાં ખાણ છે આકાર ગમે તેવો દેખાતો હશે ખાણ ના રમકડામાં ખાણ વિના બીજું કઈ નથી ભગવાનના શ્રીઅંગમાં કેવલ આનંદ દેખાય છે આપણા શરીરમાં અને ભગવાન ના સ્વરૂપમાં ઘણું અંતર છે માનવને જે શરીર મળ્યું છે પૂર્વજન્મ માં કરેલા કર્મ પ્રમાણે ભક્તો ની ઈચ્છાથી ભગવાન પ્રગટ થાય છે માનવ ના શરીરમાં પૃથ્વી આકાશ પંચ તત્વ છે મળે રુધિર છે હાડકાં છે ભગવાનના શ્રીઅંગમાં સોનું કીધાર ગોળી ની મૂર્તિ બનાવી જે સોનાની મૂર્તિ છે એના હાથ માં પગમાં સોનું જ ભરેલું ભગવાન ના શ્રીઅંગમાં કેવલ આનંદ ભર્યો સંસારમાં જીવ ને સુખ મળે છે આનંદ મળતો નથી સુખ તેને કે છે જે ભોગવ્યા પછી દુખ આવે છે સંસારમાં એવું કોઈ સુખ નથી જે ભોગ્યા પછી દુઃખ આવતું ન હોય સંસારમાં આનંદ નથી એ બરાબર સમજીને સંસારમાં રહેવાનું છે સંસારમાં આનંદ હોય તો બધું છોડીને માનવ ને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય છે જ્યાં જગત નથી ત્યાં આનંદ છે નિદ્રામાં જગત ની વિસ્મૃતિ છે દીવા માં તેલ હોય ત્યાં સુધી દીવો વળે છે શાંતિ મળે છે નિદ્રામાં જગત ની વિસ્મૃતિ તો છે ભગવાન ના દર્શન નથી પરમાત્મા એને આનંદ કે છે આનંદ ભગવાન આપે છે સંસારમાં સુખ મળશે દુખ ભોગવવું જ પડશે સંસારમાં રહેવાનું છે આનંદ ભગવાન આપે છે નંદ શબ્દ નો અર્થ થાય છે જે બીજાને આનંદ આપે છે મધુર વાણી વિનય સરળ સ્વ તમને જે બહુ ગમે છે તમને જે જોઈએ છે એ બીજાને આપશે સાધારણ માનો એવો સ્વભાવ હોય છે જે બહુ ગમે એ પોતાના માટે અલગ રાખે છે અને જે ગમતું નથી તે ગોર મહારાજને આપી દે છે કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે સારામાં સારું કાપડ પોતાના માટે રાખે છે અને જે ઘરમાં કોઈ ગમતું નથી તે બ્રાહ્મણ આપી દે છે આ ભક્તિ છે સારું મારા માટે એને આસકથી સુખ આપે છે એના ઘેર દુખ આવતું નથી જે બીજાને દુખ આપે છે એ કોઈ દિવસ સુખી થતો નથી બીજા સાથે જે કપટ કરે છે બીજાને શું આપો છો એજ તમને મળવાનું છે બ્રહ્માજી ની માનવ નો જન્મ છેલ્લો ઋષિ અમે પર્વત ની ગુફામાં બેસીને ધ્યાન કરીશું જગતનું જે થવાનું હોય તે થાય અમારી શું અમે અમારું કલ્યાણ કરીશું બ્રહ્માજી ને બહુ ગમ્યું નહી આ છે જે દેશ આ સ્વાર્થી છે મારા સંસાર કોણ સુખી કરશે બ્રહ્માજી ને ચિંતા હતી બ્રહ્માજી એ જયારે માનવને બનાવ્યો છે માનવ બીજા ને સુખી કરશે માનવ નો જન્મ સુખ ભોગવવા માટે નથી બીજાને સુખી કરવા માટે બીજાને સુખ આપજો બધા વરજવાસીઓ સાથે પ્રેમ છે મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે મારા ગામમાં કોઈ દુઃખી ન થાય પ્રેમ કરવો છે તો સર્વ સાથે કરવું ભક્તિમાર્ગમાં બધું ભગવાન નું સ્વરૂપ સમજી ને પ્રેમ કરવાનો શિવ જ્ઞાન સ્વરૂપ છે ક્ષા કરે છે શિવ એને અપનાવે છે ઘરમાં એક ગુલાબ નું ફૂલ હતું મનમાં થોડી શંકા થઈ ગુલાબ ફૂલ એક છે ધનતુરા ના માટે કોઈ ઝઘડો કરે જગતને જેની જરૂર નથી શિવ એને અપનાવે છે શિવ સર્વ ત્યાગ કરે છે અલગ રહે છે જ્ઞાન માર્ગ માં સર્વ નો ત્યાગ છે બધું ક્ષણિક છે બધું ભસ્મ થવાનું છે એવું સમજીને જ્ઞાની પુરુષ સર્વ નો ત્યાગ કરે છે બઉ કઠન છે એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી ભક્તિ માર્ગમાં સર્વ ને ભગવાન નું સ્વરૂપ સમજીને પ્રેમ કરવાનું જ્ઞાની પુરુષો કે છે જે આંખ ને દેખાય છે ભગવાન નથી દ્રષ્ટિ સ્થિર કરો વેદાંત નો સિદ્ધાંત સારો છે પચાવવો બહુ કઠણ છે વૈષ્ણવો કે છે જે દેખાય છે એ બધું જ ભગવાન સ્વરૂપ છે સર્વ ને પ્રભુ સ્વરૂપ સમજી કઈક અપેક્ષા રાખે મારા ઉપયોગમાં આવશે મારું કામ કરશે મારા માટે સારું બોલશે મને કઈક આપશે અપેક્ષા રાખીને માનવ પ્રેમ કરે છે અપેક્ષા છોડીને પ્રેમ કરવો છે કઈક જોઈએ છે એ ન મળે તો અશાંતિ થાય કેટલાક લોકો તો એવા હોય છે કથામાં એમને સારી જગ્યા ન મળે તો પાંચ દસ મિનિટ હૈયું બળે બહાર કેમ જુઓ છો થોડી અંદર નજર કરો ભગવાન મારી સાથે ભક્તિ માર્ગમાં અપેક્ષા છોડીને પ્રેમ કરવાનું કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે હવે મધુર કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પ્રેમ કરવો છે તો સર્વ ને સ્વરૂપ સમજીને હાજર બીજાને માન આપવામાં આવે છે સનાતન ધર્મમાં સર્વ ને સુખી કરવાની ભાવના છે કોઈ દુખી ન થાય સનાતન ધર્મ એ જ વિશ્વ ધર્મ થઈ શકે જગતમાં સર્વ ને સુખી કરવાની ભાવના સનાતન ધર્મ નંદ વાવાનો કોઈ શત્રુ નથી બધા સુખી થાય એવી એમની ભાવના છે બધાના આશીર્વાદ જેને મળે એના ઘેર પરમાત્મા આવેદ ભલે મળે કોઈ નો સાપ લાગે નહી બધાને સુખ આપવું એ બહુ કઠણ છે મારાથી કોઈને જરાય દુઃખ ન થાય બહુ કાળજી રાખે બાલકૃષ્ણ વ્રજવાસી એવું બોલ્યા છે આજ સુધી નંદ અમને આનંદ આપતા હતા તેથી આ પરમાનંદ એમના શ્રી કૃષ્ણ પરમાનંદ સંત ને પૂછ્યું હતું કે મહારાજ વૈષ્ણવ નું લક્ષણ શું છે વૈષ્ણવ કોને કેવમી પછી જે જન્માષ્ટમી કરે એ વૈષ્ણવ રામનવમી અને જન્માષ્ટમી રોજ કરો લોકો રામનવમી નો ઉત્સવ વર્ષમાં એક જ દિવસ કરે અને તે પણ ઘણા દીવો કરશો તો ઘરમાં પ્રકાશ ઘરમાં ઉત્સવ કરો રામવમી નો ઉત્સવ રોજ કરવો જોઈએ કદાચ તમને શંકા થશે રોજ ઉત્સવ કરવાનો એટલે રોજ શિરો બનાવવો પડે માનવ રામને ભૂલે છે રામ ધર્મ ની મૂર્તિ છે રામ મર્યાદા પુરુષોત્તમ છે ગમે તેના હાથ નું પાણી પીવું કોઈ નું અનાદર ન કરો બધાને હાથ જોડો જેનું જીવન અતિ શુદ્ધ નથી એના પાણી પીવાની વાણી વીર્ય બગાડે છે બગાડે છે વીર્યમાં જગતત્વ મુખ્ય છે જળ શુદ્ધ ન હોય તો વીર્ય અશુદ્ધ થઈ જાય શુદ્ધ થાય તે જીવન બગડે છે સાધારણ માનવ ના હાથ નું એકદમ પાણી પીવું નહીં મધ્યાહન રામ નવની કરો એનો અર્થ એ છે રામની મર્યાદાનું પાલન કરો ગમે તેના હાથ નું ખાવું નહીં એક સંત કેતા હતા ભારતની દશા ક્યારથી બગડી ગઈ ભારતના લોકો બજારનું ખાવા લાગ્યા હોટલ નું ખાવા લાગે એ બહુ અશુદ્ધ છે દૃષ્ટિ દોષ આવે છે બજારનું ખાવું નહીં ભૂખ સહન કરો એક છ મહિના કરીને તો જુઓ ભાગવતની કથા સાંભળો છો સાધારણ માનવ ના પાણી પીવું નથી સાધારણ માનવું નથી તમે કરીને જોના પછી તમને અનુભવ ન થાય તો છોડી દેજો છ મહિના જેના પેટમાં પવિત્ર અન્ન જળ જાય છે છ મહિના પછી એનો અંતરાત્મા બોલે છે પહેલા કરતા હવે પાપ ઓછું થાય અન્ન માંથી મન બને પાણી માંથી વાણી અને વીર્ય બને જેવું અન્ન તેવું મન જે અન્ન ભાગ થી મન બને દિવસમાં બહાર વાગે રામનવમી કરો એનો અર્થ એ છે રામ્યા કરો રામ પરમાત્મા છે મર્યાદા છોડશો આપણા ઋષિ મુનિઓ જે નિયમો બનાવ્યા છે એ બહુ વિચાર પૂર્વક બનાવિઓનો કોઈ જીવ સાથે વેર નથી ભારત દેશ ઋષિ મુનિઓ નો દેશ છે તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે ઋષિઓ નહીં ભૂલો નહીં એક ભાઈ પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું એને અમને એવો જવાબ આપ્યો કે જે નિયમો બનાવ્યા છે એ બહુ વિચાર પૂર્વક બનાવ્યા છે ઋષિઓ મહાન બુદ્ધિમાન છે ઋષિમાં વિશ્વાસ રાખો સદાચાર છોડશો નહીં સદાચાર છોડે છે એના બુદ્ધિમાં સદ વિચાર ટકતા નથી આખો દિવસ માનવ પાપ કરતો નથી આચાર વિચાર બંને બગડે ત્યારે જીવન બગડે છે સદાચારે પાયો છે સદાચાર અર્થ છે શાસ્ત્ર સંમત આચાર દિવસ માં બાર વાગે રામનવમી કરો એનો અર્થ એ છે રાત્રે બાર વાગે જન્માષ્ટમી કરો રાત્રે બધાને કામ મારવા જાય છે રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે જે રાત્રે ભક્તિ કરતો નથી સાયકાળના છ થી નવ વાગતા સુધી રાત્રિ નો પેલો પ્રહર ગણાય રાત્રિના નવ થી બાર સુધી બીજો પ્રહર રાત્રિના બાર થી ત્રણ વાગતા સુધી ત્રીજો પ્રહર रात्रि तरह रात्रि चतुर्थकों एक निम हो रात्र त्रग्या सूता चार आसन में बेसी जाए रात्रि चतुर्थक प्रहर मतो योगी ओ जागे રાત્રિના ત્રીજા પ્રહર માં રોગી રોગી સવારે ચાર વાગ્યા પછી આવે છે રાત્રિના ત્રીજા પ્રહર માં રોગી જીવ જાગે છે અને રાત્રિના બીજા પ્રહર ભોગી જીવ જાગે છે રાત્રે પરમાત્મા સાથે પ્રેમ કરો પ્રભુ નું ધ્યાન કરો પ્રેમ થી પૂજા કરો જપ કરો વૈષ્ણવ તેને કે છે જે ભગવાન સાથે સુઈ જાય પરમાત્મા સાથે સુઈ જાય એને કેવો આનંદી કરે એનું જીવન મરણ મંગલમય થાય રોજ ઉત્સવ કરો નોત્સવ આખો દિવસ થયો છે નોત્સવ નો મુખ્ય સમય સ્વપ્નમાં જોયું છે હું ગાયો ની પૂજા કરું છું હું સંતો ને વંદન કરું છું યશોદાના ગોદમાં એક સુંદર બાળક રમપ્ન માં જોયું છે અતિશય પવિત્ર કોઈ સમય હોય તો ચાર થી સાડા પાંચ આપણા ઋષિઓ એને બ્રાહ્મ મુહૂર્ત કયો છે બ્રાહ્મ અતિશય પવિત્ર છે ચાર થી સાડા પાંચ ચાર થી સાડા પાંચ એટલે બપોર ના નહી હોય કેટલાક લોકો રાત્રિના રાજા હોય છે રાત્રે બહુ વાતો કરે અગિયાર વાર વાગતા સુધી વાતો ના કરે તો એમને ઊંઘ આવતી નથી રાત્રે દસ વાગ્યા પછી તો રાક્ષ સવારે ચાર વાગ્યા પછી સુવું નહીં કોઈ પણ માનવની પરીક્ષા કરવી હોય એ કેટલા વાગે ઉઠે છે અને ઉઠ્યા પછી શું કરે જેને છોડો પણ ભક્તિ રંગ લાગ્યો સવારે ચાર વાગ્યા પછી પથારીમાં હોય જ નહી છે ભક્તિમાં આનંદ સવારે મન ચંચલ થાય કોઈ પણ માનવ મુખ જોતા પહેલા ભક્તિ એનો અર્થ છે ભગવાન નું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરી પછી જગતને આંખ તમે ચાર થી સાડા પાંચ સુધી શાંતિ થી બેસીને ભક્તિ કરો ધ્યાન કરો પૂજા કરો જપ કરો કેટલાક લોકો એવું કે છે મારું મન બહુ ચંચલ છે મન સ્થિર રહેતું નથી કરતો નથી તમે ચંચલ થશો નહી તમે ભગવાન સ્થિર થા પછી મન સ્થિર થશે શાંતિથી બેસો કેટલાક લોકોને શાંતિ બેસતા પણ આવડતું નથી સમય બહુ પવિત્ર હોય તમારા ભગવાન ની થોડી પ્રાર્થના કરો જપ કરો આખો દિવસ તમારો આનંદમાં જશે જેને પ્રાતક કાલમાં ભગવાનનો આનંદ મળ્યો છે જેનું મન ભક્તિ રસ માં તરબોળ બને છે જેને પ્રાત કાલમાં આનંદ મળ્યો એવા સંતોને સંસારમાં સુખ મળે તો રાજી થતા નથી વાદળું આવે ને વાદળું જાય વાદળું જેમ કાયમ નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી દુઃખ પણ કાયમ રહેતું નથી વાદળ જોતા નથી કૃપા છે સુખ માં કૃપા છે અને અતિ દુખ માં પણ કૃપા છે ભક્તિ કરો તમારું કલ્યાણ થશે જેને ભગવાનનો આનંદ મળ્યો નથી એના મન ઉપર સંસાર ના સુખ દુખ ની નિંદા સ્તુતિ ની અસર થાય જેને પરમાત્મા નો આનંદ મળ્યો છે જેનું હૃદય ભક્તિ રસ માં તરબોળે છે દવાખાના માં ઓપરેશન કરે છે જે જગ્યામાં કાપવાનું હોય છે दवा लगा दवा अंगने बधिर बनावी ने पची अंग्र एक दवा छे, अंग बधिर थया पची, करे तो दुख पड़ती मैं शरीर में कोई कापे भक्तिरस मन ने तरबोल करो प्रात काल नो समय हाथ हो સવારે ચાર થી સાડા પાંચ સુધી બીજું કોઈ કામ કરવું નહીં દક્ષિણા આપે છે સવારે ચાર થી સાડા સુધી તમારા ઘરમાં શાંતિ બેસીને ભક્તિ કરો તમારું ઘર બાર વર્ષ પછી તીર્થ થઈ જશે તમે કરીને જો તમને જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ જેવું પવિત્ર રાખો એ વધારે સારું છે પ્રાતકાલમાં ભક્તિ કરો તમારું કલ્યાણ થશે